નારાયણ આય નમો નમ શ્રી હરિ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સહજાનંદજી મહારાજે દાદા ખાતર ના દરબાર માં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા મસ્તક પર પાઘમાં પુષ્પના તોરા દુખી રહ્યા હતા तान कहूे की समाप्ति करो प्रश्न उत्तर करे पुक्तान स्वामी ए हाथ जोड़ी पूछू जी हे महाराज परमेश्वर थकी तो बीजु कई साल वस्तु नहीं परमेश्वर जीव ने कम दृढ़ तो ब्रह्मचर्य स्त्री सुख हृदय नहीं बहुत खोटूत्र सुख तो चौरासी लाख योनि ज्यादा जन्म थर्वत्र प्राप्त थे તેની વિશે પોત પોતાની જાતિશય રૂપવાન અને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ મળી હશે અને તેમાં કઈ પ્રારબ્ધ નું કારણ નથી અને ભગવાનની કૃપાનું પણ કારણ નથી कोई देवता पूजन नही करिए सहजेजिक न सुख ने पे અને આ જીવે કેટલીક દેવતા થઈને દેવલોકના પણ છે તેને ભોગવ્યા ની તૃષ્ણા ટળતી નથી સ્ત્રીયાદ જે સુખ છે તેનું અતિશય દુર્લભ જાણે છે અને તેનું અતિ મહાત્મ્ય જાણીને તેમાં પ્રીતિ કરે છે તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી अयोध्या मंदिर एम सुन पूजन करने शिव ऐसी पूजा करजाड़ी शिव जी एम वर्म आगे हे महाराज शिवजी मनुष्य नाम खाई ता, मरी ग्री नारी पेठे भोगवातु नहीं हे शिव जी मैं तो जन्म जन्म लंबकरण नो अवतार देजो जो लाज मरिया मुकी ने सारी पेठे स्त्री नु सुख तो भोगवीए હે મહારાજ જેને એવો અતિશય અભિવેક હોય તેને તો ભગવાન માં પ્રીતિ ન થાય પણ જેને એમ જણાવું હોય છે ભગવાન સર્વ સુખ ના નિધિ છે અને ભગવાન વિના બીજા પદાર્થ છે અતિશય ભૂંડા જે દેશ કાળ સંઘ અને ક્રિયા એનો યોગ થઈ ગયો છે તેને કરીને અતિશય તીક્ષણ કર્મ થયા છે અને તે ભૂંડા કર્મ એના વિચિતમાં પાઠ લાગ્યો છે માટે સાર અસાર ને જાણે છે તો પણ અતિશય પવિત્ર દેશ પવિત્ર કાળ પવિત્ર ક્રિયા અને પવિત્ર સંઘ તેને યોગે કરીને અતિશય તીક્ષ્ણ જો સુકૃત થાય તો તેને યોગ્ય કરીને અતિ તીક્ષણ જે ભૂંડા પાપ કર્મ તેનો નાશ થઈ જાય છે ત્યારે એને ભગવાન છે પછી અયોધ્યા પ્રસાદજી એ પૂછ્યું છે એકની તો બુદ્ધિ પણ ઘણી હોય અને શાસ્ત્ર માં તો ન હોય અને ઘણી બુદ્ધિ વાળો હોય તે સત્સંગ માંથી વિમુખ થઇ જાય છે અને થોડી બુદ્ધિ વાળો હોય દૈવી અને આસુરી બે પ્રકારના જીવ છે એમાં આસુરી જીવ હોય તેને જાજી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ જ થાય અને દૈવી જીવો હોય અને તેને થોડી બુદ્ધિ હોય તો પણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ના થાય તીખાજ થાય અને લીમડો તે કડવો જ થાય અને સિંગડીયો વચનાગ તે થાય શા માટે જે એનું બીજ ભૂંડું છે અને શેરડીને વાવીને લીમડાના પાન ખાતર નાખીને કડવું પાણી ચિંતા કરીએ તો પણ શેરડીનો રસ મીઠો જ થાય છે પછી સુકમુનિ પૂછ્યું છે દૈવી ને આસુરી જીવ હોય તે કેમ ધાર આવે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દૈવી જીવ હોય તે કામ ક્રોધ લોભાદોષ હોય दोष होने एक का कठन वचन क्यू हो नही आसुरी जीव तो जो सत्संगी थो हो સૌ કરતા સરસ હરિભક્ત જાય પણ તેથી જો હેઠળ ખોદી સમુદ્ર ના જેવું ખારું ઝેર પાણી નિસરે એમ આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય અને એનું ગમતું મરડીને લગારે છેડ્યો હોય તો જેટલી મરે સાધુની ની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રો કરે તો પણ મનમાં સંતોષ ના થાય બીજું આમાં કઈ આમ તમને એ કોમી આસુર્યજીવ નું આ લક્ષણ આસુર્યજીવ ની ક્રિયા એનો મારે ભાવ કીધો આપણે આનો વિચાર તો કરવો પડે ને વિચારે भावे <laughs> असूर लिखा था बताए संघ कामज करे कोई दी आसूरी जीव ने समागम कामज न करे कोई न જાણું તમને બીજમાં જોગ બધો સારો હોય પણ આસુર ભાવ ન જાય જો આમાં વચરામર જ્યાંથી ઓળખે જ નહી આ સત્સંગમાં બધા ગઈ ને એ આપડે એમાં નહીં જોવાનું આપણે તો સાધુ જાણીને સમાપન કરી લેવો લ્યો હું એને તમે સમજાવો હું સાધુ જાણે સમાગમ કરી લઉુ છે ભાર મૂક્યો જેને ધર્મ અધર્મ નું જ્ઞાન નથી સત નું જ્ઞાન નથી એ ધર્મે નથી સત્સંગે નથી પણ જો તળીયા સુધી ભૂગી જવાયું પાણી ખારું પાણી નીકળે ખારું પાણી નીકળે તળિયા માં એ આપણે બધા વિચાર કરતા હશે ને સત્સંગમાં ભાર હજી અંગ ન કેળવાયુ હોય અને ખબર ન હોય અમારે આસન તો હોય જરાક આમ દેખાય ત્યાં ખબર પડી જાય દઈ રે કરાબર પણ બહાર નાના ઓળખી જાય એટલો રજો કોણ હોય નાલાયક દેખાતો હોય હું તરત કોઈને નાલાયક એ ન કહું અને ખરાબ એ ન કહું ઈ આમ બરાબર ધ્યાન રાખી બે ચાર દિવસ ખબર પડી જાય એ સ્વાભાવિક છે કે અનુસંગે કરીને છે એ દેખાય હવે કરીને છે સ્વાભાવિક છે જેનું સ્વાભાવિક છે એ અસુરી નબળો જ દેખાય એ નબળો ન હોય એ સુધરે હોય સુધરે નહી તમે જાણી લો જાણે હરિભગત તો જાણે જ નહીં તમારે કારણ કે એના દિલમાં ધરી ગયું કા લુબરું એટલે સાધુ હવે ઈ ઓળખે જ ગેલી હેદી અધર્મ વાળો અધર્મી એને ગ્રસ્ત ઓળખે જ મારવા જાતો હોય એટલે તમે અધર્મી કો એને આસુરી કોક નો કો હું ન કોઈ તમને કો એ તો એનો સંઘો કરી છે જીવ આસુરી જ એને ઓળખતા શીખવો સોનું બાર વલનું છે અમારી દ્રષ્ટિમાં ભગત નથી થવું ને એ નહીં જોખમાં એવા હોય ને કદાચ એવું દેખાય જાવું છે ત્યાં નથી જવું નથી ન જવું હોય તો ન ઓળખવા લે તો આ ઠીક છે બતાવ ઓક છે અને સ્વાભાવિક છે ઉપર છળવું ભજન ભક્તિ કરે એ ઉપર છણા છે સ્વાભાવિક છે એટલે ઓળખી જવા જોઈએ ઓળખાયા जो जाने तो अगुणियों कहवाई ए पटली हूं जो न करो महिमा મહિમા છે અને મહિમા માં પણ એને કઈ ખબર ન હોય મહિમા જે ગોઠવો અહીંયા જ ઈ એટલા તૈરી કહેવાય પછી બીજો તૈરી ના કહેવાય વાત નથી લગભગ અમે દેખીએ ને હવે પાછું ભૂસાવવા માંડું થોડું એ વચમાં દીવ ઉપડ્યું હવે ગૌરતા હોશિયાર માણસે કળા કરીને પોતાને માટી ગોઠવી નાખ્યું પછી પણ આજે શ્રીજી મહારાજ ના સિદ્ધાંત પ્રમાણે દ્રષ્ટા નાના નાના અને ગોઠવું હોય પોતામાં કુંડામાં એથી આગળ જાય નહીં કોઈ ભી ન જાય સમાજ તો બિચારો વિશ્વાસ નથી એને માન્ય ત્યાં જ બીજો વિશ્વાસ નહી કુંડાળુ હું કુંડાળું એ કુંડા કુંડા અને ઈ હવે પાછું આ સત્સંગમાં હું જોઉં છું ઘસવા માં કુંડા કારણ કે કલ્પિત હતું આગળ ચાલે હોશિયાર માણસ થી એને ગોઠવી લીધો એટલે એના માટે કામ બધું પણ બીજા દિવના કલ્યાણને અર્થે ન કામ આવે સહાન સ્વામી એવા કુંડાળા નથી અને મતપંથો ઘણા હતા આખા ભારત માં ભરીને ભગવાન દેખાય અને જોઈ લો કુંડાલા વાળા ને એના કુંડાલા નો હોય તો અધર્મ નો દેખાય એને ડાયો જ કે સમજુ છે આ ઉપાસના વાળો આ જ્ઞાની છે નિષ્ઠાવાળો એ બધા વિશેષ નહી સહજ સ્વામી ના સિદ્ધાંત્રાહી છે એ એક બે ને માણસને માટે નથી અને પછી શબ્દો હતા કે મહાપુરુષ માં શંકા ન પણ મહાપુરુષ પેલો છે કે નથી એ નક્કી લેવી આ તો બસ અવગુણ નો લેવો અવગુણ નો લેવો અને આ સમાજ તો બિચારો ઘો છે જ્યાં ગોખાયું ત્યાં નિષ્કુળાનું સમી તો ભરેલી છે ગદાડાનું ઘોડું માની લીધું એ નિષ્કુળાનું સમી લે ગામડામાં એક કાઠી દરબારો હોય ને એને ઘોડા બહુ શોખ હોય ઘોડેસ્વાર થાય મળ્યું જ નતું એને ઈચ્છા તો બઉ ઘોડે સ્વાર થાય પછી એક વંડિયું હોય પેલા ગારાજી કરેલી હોય એક વખતે બેઠા નહીં પછડી પછડી નાખી વંડી ઉપર અને ચડી ગયો હટોડો ને હવે ઘોડે ચડી ગયો હું હું વંડી ઘોડું કેમ થાય એને માન્યુંડે બેસી ગયો છોકરા વેહ કાઢે ને એ આ કલ્યાણના માર્ગ માં રેકામ આવતો હશે વંડી ઉપર ધાબળી નાખીને ઘોડું બનાવે એ ઘોડું ક્યાં જાય નિષ્કુલ સમય બધું માઇનું કરી ભોળી રેસન તો આપણે જો ભગવાન ના જવું હશે તો આ સમજણ કરવી જ પડે અને આઈ ને સારું લાગતું હોય તો વાંધો નહીં જદી થાકીએ તેથી કરવી ત્યાં લગી આમાં આનંદ કરવો સત્સંગનું આખું રૂપ બદલી જવા તો ઘરમેળે બેઠા છો આમાં પાંચ હમજેમ હોય પાંચ નો હમજેમ હોય સત્સંગ એટલે શું ઇ આજ અમુક કાળથી અમે બદલાવી લીધું ને આમાં કોઈ તમે કેટલાક અનાથામાં ખબર જ ન હોય ખબર હોય એને ખબર નથી જ્યાં હોય ઓ, સત્સંગ હોય આચાર્ય સાધુ સત્સંગ એટલે વ્યક્તિમાં સત્સંગ હોય કાર્યમાં હોય કરવું શું જો દેવ તો બોલે નઈ એટલે બઉ પાથર આચાર્ય ને પૂજવા એટલે સત્સંગ થઇ ગયો સાધુ ને પગે લાગવું જમાડવા એટલે સત્સંગ થઈ ગયો અરિભક્તો આપણા પછી આ નિષ્ઠા વાળા નહી એટલે એમાં કુંડાળા કરવા મંડળે પછી આ સત્સંગ સત્સંગ તો ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ એ ચાર સાધન વિના સત્સંગ કહેવાતો હશે સાધુ જન્ બનવું પડે સાધુ જન્મ તો હશે શું મહત્વ સાધુ બનવું પડે ઠીક હોય કે આ ગ્રેજ્યુટ છે એટલે ગ્રેજ્યુટ બનવું પડે કે જન્મ્યુટ હોય બનવું પડે બનવું કંઈક વિચાર તો કરવો પડે ને જીનમાં જ્યાં ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ બનવું પડે નોકરીને ઇલ્કા મેળવવા પડે ભાઈ ભગવાન ને માટે સ્થિતિ કેળવી પડે ક્યારે એમાં જાય હા તો બસ એટલે જીનમાં જ્યાંથી લે દેવ ને ત્યાં એટલે દેવ થઈ ગયા ખરો આચાર્ય ને ગાદી પહેર્યા એટલે આચાર્ય થઈ ગયા પણ ત્યાં લુગડા પહેર્યા એટલે સાદુ થઈ ગયા તમે તિલક ચાંગલો કંઠી રાખો અને મંદિરે લટાર મારવા વયા જાઓ એટલે તમે હરિભગત થઈ ગયા હન્મો અને બનવો એ બે માં ફેર સાધુ બનવું પડે છે સાધુ જન્મ તો નથી જન્મ તો હશે તો જન્મ ના જાય તે શુદ્ર જેમ ઈ બધા શુદ્ર જ કેવાય જન્મ ના જાય તે શુદ્ર સંસ્કાર આપે જો પછી એને જયારે સંસ્કારો અપાય ત્યારે એ દ્વિજ કહેવાય ઉપનયન સંસ્કાર પછી દ્વિજ કહેવાય દ્વિ એટલે બે આ બીજો જન્મ એનો થયો એટલે દ્વિજ કહેવાય અને વિદ્યયા યાતી જો ભણ્યા તો વિપ્ર કહેવાય ભણ્યા વિના વિપ્ર નો કહેવાય વિદ્યયા યાતી વિપ્ર અને બ્રહ્મજાન બ્રાહ્મણ કહેવાય ગયો મારા રસોઈયા ના ભૂજ બેડી બેડી ગયો કઈ નવા રાખવા હોય ને તો બ્રાહ્મણ બેડી વિના હોય તમાકુ વિના નો જોઈન નક્કી કરી રહી છે બ્રાહ્મણ હોય એ કઈ તમાકુ વિના હોય કે એટલે આ વચનામૃત એમ બોલે ભાઈ દૈવી અસુરીપણું ઈ એની ક્રિયા માં તરત ઝલક લેતું હોય ભલે તરત આપણે નવાળું છીએ અમુક દિવસ દેખાય આવે પછી આપણે થોડા ગજિના છે આ શે કઈ સુધરી જાય પ્રમદી સુધરી જાય ને ડુંગળી વાવો શીંગડીઓ વચ્ચના આ બધા દ્રષ્ટાંત દીતાઓ જીવ પ્રાણી માત્ર માં ધર્મ દેખાતા જ હોય પણ એને ઓળખનારો ઓછા છે બદલાવનારા ઓછા છે હવે આપડે તો નકરું કરી રહી છું થાય ચાલીસ પચાસ વર્ષ પેલા વાત છે આ શબ્દો છે હ જેઠુરભાઈ ના દીકરા જેઠુર બાપા હતા પેલી કાળુ વાવડિયા દાદા ખાતર ના રાતું કરતા અમારો વિચાર થયો ગંગાજી અમુક તરફ જાય એટલે ગંગાજી મળી જાય પછી મહિમા બઉ છે બ્રાહ્મણ જમાડવા જાય તીર્થ માં અને બ્રાહ્મણ જમાડવા હવે આ તો અના સિત્તેર વરસ આવા એવા નાનો હતો બ્રાહ્મણ જમાડા બોલતા હતા હિન્દી માં બોલે આરાબુ તારા ગામ કેવા બ્રાહ્મણ જમાર વાત કે શું કેવા બ્રાહ્મણ કેવા બ્રાહ્મણ જમાડવા તો પાનશે કેવા જમાડવા એટલે પાનસે એ પાનશે કેવાય બસેરિયા કેવાય ક્યાં મને ખબર પડી મળી જાય તો ખાઈ જાય મને એમ થયું કે હા પાડવા જ્યો પણ ખાવું પડે તો ખાલી દસ શેરિયા બાપા જમાડવા હોય તો દસ શેડિયા લાવી દઉં મને મળવું ખોટું લાગે મળ ખોટું ઓલતા લાગે દસ કોણ બ્રાહ્મણ તો ભેગા કર્યા બનાવરસો સાત સામાન આવી ગયો તો પૈસા લેવું મને લેતા લેવા જવાનું ભાવે ને લે આ લેવું આ લેવું આ લેવું દારૂ તો ત્યાં રસોઈમાં એનું શું કામ તો એ પીઠા પછી તો રસોઈ થાય શું પીધા પછી રસોઈ થાય બ્રાહ્મણ હોય નિર્દોષ હતા અને ખુબ એને વાત કરી પણ પછી પાછું આ દુઃખ થયો એને નોતરું દઈ નો જમાડીએ તોય પાપ લાગે અને દારૂ દઈ તો પાપ લાગે હવે આમાં કરવું શું એક બ્રાહ્મણ બોલ્યો બાબા તમે એમાં પૈસા દઈ દો કહીએ એટલે અમારે જેમ પડાય અર હર હર જો આટલા અભણ માણસો સાંભળી અરર કરે આ સત્સંગી અરર ન કરે જો આ સત્સંગી હાજો ગોલા દળ હતા હ અરે કરો સંજી ભાઈ આટલા પછી નથી લાવી લે પાછા પાછા લઈ સીધા મૂકીને જોતા બધતો એટલે આ ભગવાન માર્ગ એવો છે જો વિચારે નહી છે ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ એ કોઈ શ્રીજી ઈ સ્થાપન કરવા આવ્યો ગાદી સ્થાપન કરવા આવ્યો ગાદી ગણ્યા હતી આવડે સાદુ રંગવા આવ્યા હતા ભગવાન લુગડા રંગવા હતું તિલક ચાંદલા રૂપાળા દેખાય નોખા નોખા તિલક ચાંદલા તો પણ અમે એવું બોખાવી દીધું આમાં કોઈને ખબર નથી સિદ્ધાંતશીલ કહેવાય બાર ધર્મ પેલો જોઈ જ્યાં ધર્મ નથી ત્યાં ભગવાન માર્ગ જ નથી જ્ઞાન એટલે સમજણ તો હું છું ઘણી વખત શાક ને ઓળખે ને શાક લેવા જાય એ બદલો લઈને આવે ખારું ન લઈને આવે તો કોઈ પદાર્થમાં રાગ ન જાય અને ભગવાન માં ચિકાસ જોઈ ભગવાન બીજે ચોંટાય નઈ વપરાય ખરું પણ ચોંટ્યા વિના તમારો આગ્રસ્તા બરા છે છોકરા છે વ્યવહાર છે બધો કરો પણ તમારે ચોંટાય એટલે વૈરાગ તૂટી ગયો એવું નથી રાગો રહી જે વાપરવું એનું નામ વૈરાગી વૈરાગી છોડી દેવું નહીં હોગ વાપરવાનું પણ રાગે રહી ત્યાગ ન ટકે ત્યાગ પીડ્યો વૈરાજ નો વૈરાજ નો ત્યાગ છે હવે જો રાગ પીડ્યો છે તો કુ પૈસા કાઢશે મારી પાસે હે પાછું જાડું થઈ જાય મારી પાસે અને રાગ જે બી ટી વૈરાજ જરૂર છે વૈરાગ ત્યાગની નથી વૈરાગ વિના રાગ વૈરાગ ને વિતરાગ વિતરાગ ને તો કોઈ સંભાળતો નથી રાગ એટલે દસ આશ્રમ માં કોઈ બેઠા છે એમાં આશક્તિ વાળા જે માણસો એ રાગી કહેવાય બધા નો કહેવાય તમે પરિણા છોકરા હો પૈસા મેળવા તો રાગી નો કહેવાય રાગ તો ભીતી હોય હલવા ચલવા દે નઈ ભગવાન માર્ગ દર્શન રાગી કહેવાય ભગવાન ભક્ત રાગી નો હોય એ રાગ તૂટે પછી ભક્ત એમાં એને વૈરાજ પાછો જાગે છે વૈરાજ વૈરાજ પેલા ત્યાગ થાય છે ત્યાગ એ વૈરાજ માંથી જન્મે પડે અને છેવટમાં વિતરાગ થાય વિતરાગ જે દીધીઓ એ સંપૂર્ણ થાય તેથી વિતરા રસ્તે હાલ્યા જાય ને ઘણા હાલ્યા જાય બૈરા હાલ્યા જાય પુરુષો હાલ્યા જાય ચાલ્યા જતા હોય આપણે જોયા કરતા હોય દેખાય એટલે ત્યારે ત્રાહી થઈ જાય જયારે ત્રાહી થઈને એટલે આસક્તિ માં ગયો એ આસક્તિ માં ગયો બાકી રસ્તે આવી દેખાઈ ગયો એટલે રાગ મટી ગયો એમ નથી કરો કુતરા નો મળે કહ્યું એમાં હવાજ કેવો હોય એમ કોઈ ને થાય કોઈ બી કોઈ ને એવો સંકલ્પ થતો નથી છતાં એની પાછળ દ્રષ્ટાંતુગડા ક્યાંક વાયુથી ગમે તે આડા ફરફેડિયાત તો જોજો એટલે વૈરાજી નથી વૈરજી નથી હો કેવો તો કુતરા નો મળી તપાસ રહી કોઈ દી તપાસ નો ભાવે ન થાય મારી પાસે એમ જગત માં ગમે તેવું રૂપવાન સ્વાદિષ્ટ વૈભવ ભોગવવાનો ભાવ જ ન થાય જોવાનો ભાવ જ ન થાય ઊંડા ઉતરવાનો ભાવ જ ન થાય તો અહીં કહેવાય ઠેકાણે દેખાડ્યું પણ આપણે એની ચર્ચા કરતા નથી ને એટલે કોઈને યાદ આવતું નથી કશિયાભાઈ ને ડ્યાંગ નાવલે અવાર મારા સાધુ પૂજા કરવા બેઠા તા એટલા રઘુર છે મારા વખત માં ત્યાં મહારાજ ધામમાં ગયા પછી રાગ પહેવા માંડ્યો એ રાગ હોયો ગયો એ પાછો મારો ઘરમાં આવવા માંડ્યો કે પેલો ક્યાં કર્યો તમારે પૂજા હોય એનું બંધણું હોય એને વેન્ટવાની પાટી હોય એ પાટી રેશમી આવવા માંડી લાલ પીળી લીલી રેશમીઓ કશિયાભાઈ પધરાવે ત્યારે કશિયાભાઈ ને જો મળધુ રેશમી ફાટી રાખતા લાગે સાધુ ને રખાય રેશમી એને પેટમાં બેઠ્યો આમાં કોઈ હરિભગતને પેટમાં મળે હવે કશિયાભાઈ અવગુણ એટલે આજ્ઞા કરી એ પછી રઘુવીરજી મહારાજ આવ્યા એટલે હાથ જોયા એને મોટા સાધુ બીજા આવ્યા કશિયાભાઈ હાથ જોડે આઠ માં આસુર આવી ગયા બતા શું છે કશિયાભાઈ મારા બેઠા છે રડવું આવ્યું શા થી રડવું આવ્યું કોઈ તમને તમને સમજે નઈ એ સક્ષમ મારો માઇનો હતો એમાં બના જોઈ આમાં મારો ઘણા આપડે આપણે તમારે મારા આજના સાથે આપી દેવાનું પછી ક્યાં વાપરે છે તમારે નહી જોવાનું હા એવું બધી ગયો બધા લો નથી આપણે જઈએ ટકા તો એને ઓલું આપવામાં આવે જો હું તમને કહું એની ચર્ચા કઈ નો થાય અને આમાં ભલે હોય એ તમારું કોઈ નો માને કારણકે એનું કારણ એને હજી કોઈ મોક્ષ ને માટે ભગવાન નથી ભજતા આ તો ઊંડા ઉતરો તો દેખાય અને રાખે કોન્ટ્રાક્ટ રાખે ને પછી આટો ન જાય અને મજુરોજ કામ કરતા હોય એટલે એવડા એ કામે આવ્યો એટલે બસ અક્ષર દંભી ગયો પણ ત્યાં વચવા ખબર જ નથી આને જાણવાય કોઈ માગતું નથી જાણવાય કોણ માગે કરવા જાવ તો આપડે ધોકા ખાવા પડે હવે સહન કરીએ તો થાય ત્યાં આપડે જેવા હોય ને સહન કરવા જવા ઊંડા તળિયા માંથી કોઈક તપાસ છે તહીં આજે આપણે અહીંયા બેઠા છે ક્યારે આ તમને બધા સહન કરવું પડ્યું હશે કઈ દશા થઈ હશે એ તમારી લાકડીઓ મેં ખાતી હોય ભાઈઓ નહી ખાધી હોય આ ભાઈઓ નહીં હોય અને ઈ નાળી માને અત્યારે દંડ કરે પાછળ હવે તો મૂર્ખા છેત્ર ને ત્યારે બાજુ અને મને કોઈ આવે એવું ક્યાં છે આમાં ક્યાં ખબર છે સત્સંગ શું કેવાય અને વચમાં એક મહિમા પ્રવાહ જી ગયો ખરેખર હો હો સેવા કરો સેવા કરો સેવા કરો મારો સત્સંગ આખો લાગી ગયો સેવામાં એટલે કલ્યાણ થઈ સેવા સેવા સેવા ને વર્તમાન કાપી અને લોઢિયાને એક પાત્ર પડી ગયા દેવું ના હોય એને બાકી બીજા ને નહીં આ વચના વર્ગમાં ઉપડ્યું ત્યાંથી સત શબ્દ વપરાણો એવું જેને જ્ઞાન થાય ત્યારે આમાં એ ટકી રહી ગરીબ્યા એટલે હું એ જાણું જવાબ ન દઈ શકે અમારે દઈ શકે એનું કામે નથી આવો અરે પગ ભરાવતા શીખવા પડે એ પગ ન ફરાવી શકે જો પગ ન ભરાવે એ થકી કેમ રે પ્રવાહ તણાઈ જાય તરત ને તરત પ્રવાહ છે મોજા આવે હે ઉપાધિ ના ના ઉપાધિ નથી એટલે એ બધી સફામાં કહેવાય તો નહીં મારા કે શું સમજીએ સવલું સમજશે તો એટલે કેતા બીક લાગે છે કોણ સમજે તમે જ અમને દી ની ક્યાં વાત રહી અમા અને કલ્યાણ અને વચલો ભાગ એવો આવ્યો દિવ્ય દિવ્ય દિવ્ય છે આ બધું દિવ્ય છે દિવ્ય દિવ્ય શબ્દ મેં વાપરવા લે દિવ્ય શબ્દ વપરાતો હશે દિવ્ય થવું એ નાની વાત હશે એમને હું તમારા વખાણ કરું એટલે તમે અમારી પૂજા કરો તો વાત છે વચે આમ લાગુ પડે ધનજીભાઈ કોઈ વખાણ કરે ત્યાં વાર સભામાં અમદાવાદ ની સભામાં મે બહુ સાંભળ્યો છે દિવ્ય દિવ્ય બધું દિવ્ય સિદ્ધાંત કઈ નહિ હોય ધીરે ધીરે ધીરે પછી એક બીજા એક બીજા નિંદા કરવા શીખી ગયા અને ઉતરવા સિદ્ધાંતીખા બાણ જેવું વચન મારું એ ક્યાં મેળવો તમે સિદ્ધાંત લો ત્યાં દિવ્ય પછી દિવ્ય ની ગોઠવણી કરે બેઠા બેઠા આ દિવ્ય તો સિદ્ધાંતમાં વચન ના સિદ્ધાંતમાં નો ચાલે પૂજા કરે એટલે હું દિવ્ય કમને જો નવીનભાઈ યાદ મેં ચોખ્ખું લઈશું ભાઈ જો ઈશ્વર ને માનતા હોય અને ધર્મ માં શ્રદ્ધા હોય તો મારે મોટો નાનો એની રીતે અમારા બેની ખાનગી વાત થઈ ગઈ કારણ કે આપડે ખાણું દેવું પડે ને ખાવાનું લહાન ડુંગળી નું ધ્યાન રાખજો આપડે બીજું કહેવાય ગયું જો એ હોશિયાર નવીન બંધ કરી દીધા ભલે સરકારી ખાણું હોય છે લહન લહન ડિમ્મત વાળા બોલી છે કોઈ બોલી શકતો હશે અને આના વખાણ કરે અને એ ભલે આવી ગયા એને પ્રભાવ પડ્યો હોય બધી વાત હાજી પણ હું વર્તમાન લોકિ નો અપાડું કોઈ જ ન અપાડું પગ ભરાવતા શીખવા મળે જો નદી માં પાણી માઇલું આવતું હોય એકદમ અને તણાઈ તો છેવડ માં કાંઈક મળે અને પકડવા તો મળીએ ને અને ભેળો આવે તો પક્ષ ભરાયે તણાઈ ને એ બચવા તો કરે કે ન કરે એમાં અને એની પેલા ભળી જાય લ્યો એટલે દિવ્ય થઈ ગયો ને શું પોતાનું માન રક્ષણ ની ખતરા ગોઠવણી બધી દિવ્યતા અને જગત તો સમજતો નથી આમાં પણ સમજે અવગ નથી લેતો કોઈ નો પણ સિદ્ધાંતમાં ન ચાલે આપણે કેવાના અધિકારી આપણા ભાગમાં જીવવાનો અધિકારી આપડા પૂરથી અને આ જગત માને ના માને કોઈ અમે બેંક સગા સંબંધી માં વૈરાગી તમે રાખી જો એવી રીતે આમાં કોઈ ન રાખે आसूरी जीव होने हरिभक्त तो ज्यालग गमतु राखी त्या सुधी तो सत्संगी रहे गमत न तो विमुख जहाँ लगी विमुख नहीं थोड़ा એવામાં જો તેનો દેહ પડી જાય તો આતુરી રહે કે દૈવી થાય જો આપણે બધા હયા કરીએ છીએ કેવી રીતે હાલે સત્સંગ છે સત્સંગ સતમો સંગ કરો આ સતવસ્તુ સંગ અને એમ નામ સત્સંગ એમને પાછા ને કહેશુ શાસ્ત્ર એક નિર્ણય શાસ્ત્રના વચનો કેટલા દેવ પ્રસાદ ને કહો કેટલી પ્રકારના વિધિ નિષેધ અર્થવાત એમાં ત્રણેયમાં મોટું કયું નિષેધ નિષેધ વિધિ નહી હોય શિક્ષા મંત્રી હવે જોઈ લ્યો મારા શરૂઆત કરી નિષેધ कोई जीव प्राणी मत नहीं इंसान न कर निषेधी शुरुआत आ तो अपने अव गुनाव एट वहां या शुरूआत करे ज खोटा बोलना आ न करव जो निषेध पहन हरु बना पे कचरो भराणो एमवा जाऊँ એટલે વાયા વિના મંડો ગોઠવું બાબત નઈ ફર્નિચર ને હા ચોખ્ખું કરું આપણે તો એ જ કામ કરીએ કચરો રહેવા દો પછી આપણે માલિકા જાશું ને ગોઠવી લઈએ પેલો આ તો કલ્યાણના માર્ગ છે આપડે કોઈને પહોંચી એમ નથી કોઈને કહેવા નથી પણ મદદરૂપ તો ન થવાય એટલું તો કરો એટલું કરો પણ આ તો એને મદદરૂપ થાય પાછા દે પડ્યા પછી દૈવી થાય પેલો તો થતો જ નથી હવે એને આપડે કઈક દૈવી થઇ ગયો ને બોલો હા વાંચું જોઈએ જો સુખદેવજી ની મોઢે કથા વાર્તા બીજું ત્રીજું ભગવાન ની નિષ્ઠા એને જન્મ લેવો પડે નિયમ છે એ છૂટક્યો પછી ત્રીજી મહારાજ બોલ્યા છે નિયમ ઈશ્વર ના ઘરનો જ છે ક્યાં ભોગવવા જ પડે ભોગ એને ખયા કર્યું એનો નાશ ક્યારે થાય ભોગવીને એટલે ભોગવવું પડે જોડાતો હોય વહી જાય રોગ મટી જાય એમ ઈશ્વર ના ઘર નો એને ભોગવવું પડે પછી આપડે પરચા માં પણ એ આપણી ગોઠવણી છે ઈશ્વરને ઘરે મારો તાળો હશે આ જેવ મારો ના અને આપડે પછી ગોઠવી દીધું છે ને પછી એમાં આકેલ આકે આકેલ કેવાય ખબર છે એને કોઈ હાતી ન જોડે પછી એ લીલ પરણવ એમાં જે વાછડો લીધો પૂજવા એને છાપ મારી હતી એટલે કોઈ પણ એ પણ છૂટો એ જગત કોઈ ખીલે એને ન બાંધે તેમ ખેડૂને બળદ નથી એને લઈને પાછો નાથ પરોવી ને આંકે પાક લાગે એવડો એ ન થાય કેમ આકે હોય જો એ ખેડૂત છે એટલે ખબર કાશીમારી પવિત્ર ક્ષેત્ર માં પવિત્ર ક્ષેત્ર માં વિચાર કરી લેજો પવિત્ર ક્ષેત્ર બોલો કેટલો અને ભગવાન ભક્તિ કરીને પરમપદ પામે પણ બીજે જન્મ જાય पर एक जन्म लेवा लेव लखरित्रोता एम करी मार्गे विषय वसना है ई भगवान कल्पी ने बंदन करता बंदन करता थे कारक न कारक પરીક્ષિત પરીક્ષિત પરીક્ષક ને આટલું ભોગવવું પડે તો આપડે નો ભોગવવું પડે આપડે આ જગત ચારે બાજુ ખુબ બંધાઈ બેઠા છે પરીક્ષક આટલું ભોગવવું પડે તો આપડે નો ભોગવવું પડે આપડે આ જગત માં ચારે બાજુ ખુબ બંધાઈ ને બેઠા છે એટલે સ્વામિનારાયણ નો થયો એટલે કઈ ભોગવ નહીં મેળાવી ગયો વર્તમાન ધરાવો હાલ તમારા પાક ગયા માં થાય ગયા નિષેધ નથી કરતો માર્ગ હતો અકર્મય પછી અકર્મણી કર્મય સ બુદ્ધિમાન મનુષ્ય સુગીતામાં જોવાનું બુદ્ધિ વાળો કેવો તો આને કેવો એ ખબર ન પડે લે નો હાથ થિયા રાય મહારાજની જય ગણ્યા મહારાજ